અનુભવ ના થાય અત્યારે દેહાજ હશે એટલે ઊંઘમાં વિઠ્ઠલભાઈ જે ખાતરી હોય નહીતન નો અનુભવ થયો પછી ચેતન નહી કર્મબંધન હું ચેતન છું ઘણ થાય ને હું ચેતન છું એવું ઘણ થઈ પછી એને કર્મ બંધન નહી પછી આ કર્મ કર્મ અકર્મ દેખાય કેવું દેખાય કર્મ કરો તમારે સમજે આ સુધી સમજે ત્યાં સુધી એ બૌદ્ધિક રીતે સમજે ત્યાં સુધી કે આત્મિક રીતે સમજે ત્યાં સુધી કર્મ માં અકર્મ દશા થઈ એ બૌદ્ધિક રીતે સમજે ત્યાં સુધી કે આત્મિક રીતે સમજે ત્યાં સુધી આત્મિક રીતે એની અનુભૂતિ આપડે ત્યાં ધોલ મારીએ ક્યારે ખબર પડે જગતે અગતે ભૂખ્યા ભૂખ્યા હોય બૌ અને થાળી મૂકેલી પછી લઈ લઈએ ને અધિકાર છે પણ રાગદેશ કરવાનો અધિકાર નથી રાગદેશ રાગવેશ નહી કરો મથળ હાથવાનો વધુ થી જાણે એ દેહા અને બુદ્ધિ સિવાય જાણે કામ કામ પોતાના બ્રુપ નું ભાન થાય છે જગન્નાથ ભાઈ પૂછે છે કે એ ભાન થતા વાર કેમ લાગે છે એ ભાન થતા પતનય સ્વરૂપનો ભાન થતા વાર વાર કેમ લાગે છે? ધ્યાન કદા શું થયું? સ્વરૂપ સ્વરૂપનો ભાન થતા વાર કેમ લાગે છે? વાર? હા વખત કેમ? વાર લાગે છે? હા ભાન કરવાનો. તમે ભાન કરતા? હા. તે એલિ દે સાથે. જે એમ એ થુ હોય. જે બીકો એમ કમ થુ હોય. જે એમ એલિ દે સાથે ને. તે જતો જતો જતો જતો કેમ નથી થતી એનો પ્રયાસ તો ચાલુ છે છતાં ભાન કેમ નથી થતું પ્રયાસે અપ્રયાસે અપ્રયાસ એટલે એની મેચ થાય આ કરવાની થાય જીવન તો એ પ્રમાણે જીવન તો એ પ્રમાણે જીવન તો એ પ્રમાણે થવું જોઈએ જીવનમાં શું ખૂટે છે ભાન કરવા માટે એક જ રસ્તો કે જયારે ભાન થયેલું હોય તો જાતે કરવા દિવ પણ એના માટે કોઈ પ્રયાસ હશે કે એમની ખાલી દ્રષ્ટિ ફેરવાની વાતો કરવાથી દ્રષ્ટિ ફેરવા માટે જે અનુભવી હોય મુક્ત પુરુષ હોય આ સંસારમાં ત્યાં જ બંધન રહી રહ્યા હોય એક બંધન ના હોય તો એ આપણને કૃપાથી દ્રષ્ટિ બદલી આપે કૃપા પાત્ર થવાની જરૂર છે બીજું કશું મહાજી કઈ થઈ શકે નહીં કૃપાથી કૃપાથી જ મળે એવું છે કૃપાથી જ મળે એટલે જરૂર નહી પ્રયત્ન કરવાની જરૂર નહી મજૂરી કરવાથી ખાવાનું કરે સત્પુર થાય મજૂરી કરે એ પુણ્ય ઉતરે કૃપા ઉતરે તો એવું ખરું એવું ખરું કે કઈ કઈ પ્રયત્નો કરે પછી કૃપા વર્ષે એને પાત્ર થવા માટે કઈક એને કરવું પડે ત્યાર પછી કૃપા વર્ષે એવું કઈ ખરું કરવા માટે ભાવના કરવી જોઈએ અને એમના થકી મને આત્માનો અનુભવ થાય એવી ભાવના કરી છે તો બંધાયેલો માણસ પોતાની જાતે છોડી શકે નહીં તો પછી આ પ્રયત્નો જેટલા કરીએ એનું પરિણામ આવે ના એના પરિણામ માં આત્મ હેતુ હેતુ સારો છે એટલે પુણ્ય બંધાય અને પુણ્ય બંધાય તો આ પ્રયત્ન કરવા સામ કરતો કરતો ઉદાહરણ બાકી અપ્રયાસ થી પ્રાપ્ત થાય રૂપ આત્મા નો અનુભવ અપ્રયાસ નું કામ છે સરસ છે સુગમ છે આજુબાજુ ની અંદર આ દશામાં હું આવ્યો છું પોતાને ભાન દશા માઇ તાવ ચડ્યો છે ઉતરી ખબર પડે ના પડે તાવ ચડ્યો છે ઓછો થયો છે તાવ ચડ્યો હોય તો ખબર પડે નહી બધો ઓછો થયો અને ના થાય ને ક્યારે થાય ઘડી થાય લોક પરા પકડે આજે મનોમય સૃષ્ટિ મનોમય સૃષ્ટિ મને આ જગત બનાવ્યું મન મને હા મન કોને બનાવ્યું આપડે એક વસ્તુ બીજી વસ્તુ થઈ માયા વસ્તુ છે અને ચેતન છે ભેગી ના દબાણ થી એની ઉપાધિ વર્ગી થયા ઉપાધિ સ્વરૂપ થયા મોક્ષ અહી ભટક મોક્ષ વિશેષ જ્ઞાન છે તે સાચું ભૌતિક પછી આ બુદ્ધિજન્ય જ્ઞાન છે કેવું છે અને બુધી જાય નવું મન ઉત્પન્ન ના થાય મન ના ફાધા બધા કોણ હશે અભિપ્રાય છે માને નહી ખાતું બોલે નહિ અને માને ગરું હોય ગરું બોલે નહિ માને નઈ કા થઈ હતી સાધવડે આજે <coughs> <Yeah. coughs> <coughs> <coughs> <coughs> આપના અરજ ગિયે કરા આપના લાગે મે તો લાગ કે ખોઈ ગયે કે આગે નહી દેપન દે મે ઉકે લેન પડી હવે આપણે બુર જગ્યાએ જુઓ જે જાનવર કે પાછો હતો હવે દેકારે પાછો તરીક દેતા તો ઉઠી ગયો પછી એક સરાવતી પછી મે વિધી કરી આવી દીધી ને કા ગ્રુપ કોને સભા દી કેતે અને એ સમાધિ કે સમાધિ કેવલ જડતા પૂરતી કરતા હોય સમાધિ જાગ્રત હોય નિરંતર જાગ્રત હોય સમાધિ ને જાગૃતિ હોય જાગૃતિ હોય ત્યારે સાચી સમાધિ આધી યાદી ઉપાધિ હોય ને સમાધિ રે આધી યાદી ઉપાધિ હોય ને ભાઈ સમાધિ રહે સાચી સમાધિ માટે તમારી જાય બે ભાર પૂર્ણ સૂટી ઘડી ખબર ના પડે ચોટી ઘડી હોય તો ખબર ના પડે એટલે બેભાન કહેવાય શું કહે છે મનંદ પૂર્વક લાગે છે રમણતા પૂરી થાય બાજુ તારી લાગે તો રાત ની ઊંઘ અને આ તેમાં થોડો તાકી આ સમાધિ સમાધિ નહીં સમાધિ તો નિર્વિકલ્પી હોય કેવી હોય બંધ થયો નથી આ તો થોડી વખત વેપાર થયો ને એટલે લોકલ્પ વિકલ્પ નથી અત્યારે શું ઊંઘમાં કયો વિકલ્પ હોય છે ઊંઘમાં કયો વિકલ્પ હોય છે એ સેકન્ડ સ્ટેજ છે આવે કે નઈ એ આવે એ આવે ખરો એ રસ્તો પણ એ અતરો રસ્તો છે દાચો રસ્તો પૂરો પૂરો નથી અત્યારે એ રસ્તે જરાય છે ખડું સમાધિ થાય ખરી પછી સંકલ્પ આ માર્ગ જુદો છે પગથ્ય પગથિયે ચડાવો મા જેટલા ગુરુ ગયા હોય એટલા ગુરુ ચઢાવે આપણને પછી પાછા ગુરુ વધતા જાય આ વધતા જાય ગુરુ વધતા જાય આ વધતા જાય બીજી દેખાતું ના હોય એટલે કે દ્રષ્ટિ માં તો આખા જગત ના બધા એ સમનભાઈ જોતો હોય આત્મ આત્મભਾਰੇ જોતો હોય પછી એમાં બીજું શું આવે શું બસ કઈ હોય છે કે નહીં માં આત્મા કરે વિકલ્પ બીજો હોય કોઈ પણ વિકલ્પ કોઈ પણ વિકલ્પી માં હે આ એની તો કસ વાત કરે એ એ નિર્વિકલ્પ નિર્વિકલ્પ દશામાં હોય એની વાત કરે છે હા નિર્વિકલ્પ સૈરા છે એ તો વાત સુધી ને એ તો પાસ થઈ ગળા દેકો દેખાય નહી આ સબસીટી ખોટી પેકિંગ દેખાય છે બારનું છે પેકિંગ બારનું છે તો બારનું દેખાય છે કર્યા બોલો વાત કરો ને સુધી ગયો હતો એ તો વિદયો કેવાયા બંધાય નહીં વિધેય પુરુષ વધારે દરેક રાજા કરતા ઊચી સ્થિતિ ના છે મને પૂછવા ના આવે તો પોતાનો નિરો લઈ નાખે અને દરેક રાજા પૂછવા જવું પડતું હતું થયાજ્ઞ વલકાય છે બઉ તપસવી ગુરુ થાય પછી એમના ભાધા ને પૂછ્યું કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ક્યાં કરવું કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારે આખું જ્ઞાન પ્રાપ્ત ક્યાં જવું ક્યાં છે એમના ભાધા નું નામ થયું કે આ તપાસ શિક્ષણ મારી દ્વારા અહંકાર કરે છે આ પોતે જ્ઞાની જ્ઞાની ના પુત્ર નામ ભૂલી ગયો છું સુખદેવજી આયા તપસ્વી પુરુષ મનમાં ખરાબ લાગેલું ત્યાં મારા ફાદર છે રાજા પાસે જ્ઞાન બતાવે યા મન રાજા પાસે રાજા સાહેબ ને ખબર આપો કે મુનિ આવ્યા તો પેલા પેલા લોકો એ કહું મારા રાજા બેઠેલા ઉપર બેઠા હતા ચોખા થઈને આવજો શું કર્યું એટલે ચોખ્ખા થઈને આવજો એમ કહ્યું છે ક્યાં આગળ આ તો બધું સાધન આગળ અને પેલા મુનિ આવ્યા પેસાપ પેલા બાપ ને કેટલી પછી હજાર રૂપિયા બોલી દીધી આવું આવું હા ટાઈકો જેટલા હોય ને એના ભોળા હોય વાહ ના લાગે બાપજી કહ્યું ભોળા હોય બીજા એટલે રાજા સાહેબ કહ્યું કયું રાજા સાહેબ બોલ્યા મુણી આવો આવો બધા ઠંડી પડી ગઈ અંડે એટલા પછી ચાર પાટલા ગોઠવાયા એક બાજુ રાજા અને જોડે પ્રધાન એક બાજુ મુનિ અને એક એક હતા ત્યાંના સોધે ખબર પડે તે ઘંટ એટલે ગોઠવી ગયા પાટલા પર અને સોધો પાટલો દીધો ત્યાં મુની વિચાર પછી ધીમે ધીમે આવે તે ધીમે ધીમે આવી પાછલાભર ઘર તો જોઈને કે ઘર છે પર એક્ઝેક્ટ ઉપર ગોરંબા મત